બદિયા પાછ બી પાણી પત્ની વાત કીધું બગલાની પાંચ હજારમાં એ ધર્મ કહેવું કરે કે આ મારી પાડ યુવા ઠું થઈ ગયા હોય ને સ્વામિમાયમનો સિદ્ધાંત અમે જિલ્લાના સ્વામિનારાયણનો સિદ્ધાંત છે એના ધર્મનું જ્ઞાન રેલા ભરતી નિષ્ઠાંતલો નિર્માણ નિષ્ઠે પોલીસ લીધું પુરાતન સ્વામી લીધું ગ્રામની સભામાં અંગત કયો અંગ રામચંદજીનો ખાત હસ્ત કહેવાય કોઈ જાને આ સને એ મારી નાખે ભલે મારી નાખે પણ હું રામા બૂ પૂછું તેની આનંદી તો ન દેવાય આયો તેના ભૂછરાનો ગોઠવો વાળી વાળી મૂસો કરે તેની માથે બેઠા રામ રામનું આખર એનાથી મુખ્ય તું જો રામણ ને જો મારો આત્મા બીજાને પૂછ્યું તો એ રામણમાં જો ખરા અભિમાન સંભાળો કરે એવું ઈચ્છા બતા ભાઈઓ છે પગ પછાડીને એવું પછાડવાનું ખોલે ખોલા જે પગવા પણ ઉભું પડે દીધો કોઈ રામદેવને ખંભાળી મૂળ બીજો આવ્યો ત્રીજો આવ્યો છો આવ્યો પણ તક ખસે નહી કોઈ પણ આવા મોટા ઉપાડી શકતા નથી ભૂલી જવા પકડ્યું ને એવું કથળું પડે પછાડું ને ફોગે ફોજા લેરાઈ જાય એવું એની અંદર ને જરાક કેટલી આપી નું બનાવ્યું જોડ્યો તો મારું તો પતિ રામી એને સંભાળી પગ મૂક્યો હતો યાદ આવક ને આજુ આવ્યા તમને આપણા મહારાજા મને કામ પગે લાગો પગે લાગો અનુ તેગાડવા ગયો મારી ગયો અત્યાર પછી આ બધું માંડવામાં આવીએ એક પગ મૂક્યો હતો ભગવાને પાંચ પગ મૂક્યા છે નિર્માણ નિષ્કેય અને નિષ્ફળ એ સહેલાનુભાની આ પગ છે એને ખોટું કરીને કોઈ કલ્યાણની વાતું કરતું હોય તો મોત થાય એની તો કોઈ અમે તમને વાતમી કરતા નથી હો એ અહીંમાં પૂજા કરો કે બીજો ન છતાનું ઘણા કઈ નીકળે છે એ મારે પગલે અહીંમાં પૂજા કરાવવા વગર તમારો ગરબા એટલે રામ ભગવાન બોલશો તમે મારા ઇરાદા જ મારે પૈસા લાવો પૈસા લાવો પૈસા લાવો ને સહન બનેલા સિદ્ધાંતના પાંચ પદ છે એનો સંપ્રદાય છે ત્યારે આપણે તો દીવાલ વધી દીધી હતી આ કહેવાય આ આ કહેવાય આ કે અક્ષર ગંભાઈ મુદાનના દીવાલ વધશે રાજકોટ વાળીને તો આને દેશાય ખાણને આને દેશાય કાંઈક તો બુદ્ધિમાં ઉતારો સંપ્રદાય દીવાલોમાં નથી સંપ્રદાય સિદ્ધાંતોમાં આપણો થોડો બાબતને આગળ લાવે અને આપણે આ બેઠક માથા હલાવવા બેઠા થવા સમજી ગયો બરાબર અરે મારી એક પરિશમાં બહેન એક જેમાં એવું મને સમય અત્યારે બે છે કે કઈ કરવી એટલે હું ન કરતો મને આપણીમાં વિશ્વાસ નહીં હોય એ નક્કી છે એટલે મને એ તો છે મને આ થાય તમે એને જે ભી કરશે તો અમે ભરાય સ્વામી નહીં છું અને જવાબ પછી મને ઈશ્વર હતો કે એમને નક્કી બની ગયો અને પૂછવા મને આવ્યો હતો કે અમારે આ સંપ્રદાય શું કહેવાય તમને મને ખબર નથી શેર તો ધંધામાં પીડ્યો આ જે ખેંચ્યા બેચ્યા એને જોયા કરે તો મંદિરે તો ધીરો ધંધા સારવારો સંપ્રદાયની સ્થિતિ શું છે સંપ્રદાયવાય મંદિરના આહારને શુદ્ધ કરવા અને આનારી વાત સમજાવના રોજે ગયા સમજાવનારા તો ચાર વર્ષ પહેલા હતા પછી ક્યાંક ક્યાંક રોજ કરે તો રોજે ક્યાં માટે વાતો નહીં કરતા ની મુલીધારી પાલગ્યો એમના ખરેખર વસ્તુ અધર્મ માન કરાવો અને એ અધર્મ માન મદદરૂપ સમય બનો અને તમારા જીવનનું કલ્યાણ વધારો એવું ન કરે એમની સર્જાણ મોદી પધારેલા સ્વામીજી અને બીજા સંતો વાલા હરિભક્તો જી મહારાજ ને ગયા થી આ શિબિરની યોજના થઈ પણ ભગવાન ને સફળતા એટલે મારો હાથમાં આમાં રાજી થાય છે આ હરિભક્તો આવ્યા અખંડ સભા થઈ રહી છે બે ઉઠે આવે બે જાય એવું બે કોઈ કહ્યું નથી આમને જ બેઠા એમનેનો વળી જે અમે કંઈક વાતો કરી શ્રીજી મહારાજે જે સંપ્રદાય સ્થાપ્યો છે એ સંપ્રદાય એટલે શું એની થોડી થોડી વાતો કરી ભરેલી જુદી લીધીઓ આજે સંપ્રદાય એટલે દિવાલો નથી બને અને એક તમે સેવાને ગણો પૈસા દેવા દિવાલો પાંચ ગયો જીવનને દાંઘવું જીવનને ભરવું જીવનને દાંકડા લગાવવા મારો કોઈ ન લગાવ્યો પથ્થરને દાંકડા લગાવાય ઈચોને લગાવાય જીવનને ન લગાવાય સહજ માની આવના બધા માયામાં ડૂબકા ખાતા એવા જીવો એને એમાંથી ઘેંચી પોતાના ચરનાર વૃંદમાં લઈ અલૌકિક સુખના ભોત્સા બનાવ્યા આપણે એના પરિવારના છીએ પણ લાંબે કાળે જો આ સુધી અત્યારે વિજ્યો બપોરેજ તપસી શ્યાઓ છે આ પાછો ચાખો એ સૃષ્ટિનો નિયમ જ છે ભગવાનના અવકાર આવે છે એ જે મોટું સરોવર હોય એના ઉપર ધીરો ખેકડો મારે એટલે પાણીના કુંડા અભાવ થઈ ગયું એક પછી એક એક અને ચાલતા ચાલતા ધીમે ધીમે કાંઠે ડૂબી જાય સાંજે ડૂબ્યું લઈ થઈ ગયું પછી થોડાક કુંડાળા જાય પછી પાછું પાણી સ્થિત થઈ જાય સહરા અક્ષરધામમાંથી ધુમકો મેળવવામાં અને પાણી હિલો એમ થયું ધીરે ધીરે ધીરે મારા તરમતેર વાપી દો આજે સંપ્રદાય ક્યાં શહીર્ય છે એને કોઈ વિચાર કરતું નથી સેવા પૈસા અરે કામ શું કામના બસ પંચ વર્તમાન નથી એની વાતું ગરમી નથી જીવનને કંદારવું નથી ક્યાં જી સંપ્રદાય ના કહેવાય એથી કહેવાય કોકની પેઢી બહુ સરસ ચાલે કોકની જેમધમ ચાલતી હોય અને પેઢીનો વિકાસ કરવા એના પ્રયાસો એ કરે છે કાંઈ કે મને કાલી મને જોવા એટલે દુઃખમાં લાગે ભાઈ મને આપણે પ્રચાર કરવો પડે ને ભાઈ પ્રચાર બોલો પ્રચાર તો ધંધાનો હોય જેમાં નાણાં કમાવા એનો પ્રચાર કરો ખાતું હાથમાં હારી જીતી ગયો અમરા પર ગામ પાસે ચાલીસે વર્ષ પહેલાની વાત હું ક્યાં ફરતો એક વાણી આનો દીકરો પણ મારો ખેલાડી નીકળી ગયેલો એને એવી પત્રિકાઓ છપાવી દઈ પણ હાથે લગી પછી લગી લગી ઘેરે બેઠો બેઠો ધંધો નહીં એમાં લીધો તમારે સો રૂપિયાનું ખર્ચ અને ઘેરે બેઠા મહિને પચાસ મળી જાય છે પહેલું સો રૂપિયાનું ખર્ચ કરવું પડે પણ પછી ઘેરે બેઠા પચાસ રૂપિયા મળી જાય મહિને મહિને લે એવું એક લખ લખ કરી અને બુક પોસ્ટ જે જા લખ્યો અને સત્સંગના ગામડા સત્સંગના મોટા માણસો મોડો સંકેત રાખ્યો બે વર્ષ પર પ્રચાર કરી રહ્યો સીમનામાં ખોલીને કે લગભગ પચીસ હજાર મૂલ્યા માટે કારણ કે આટલી બધી જનસંખ્યા એમાં પ્રતિ રીતે તો તો મોકલે જ બેસે પણ આ એને મીડે પછી શિક્ષાબંધીના અમુક શ્લોકો લખે આ પ્રમાણે તમે વળતો તો ઘરમાં તમારે ખર્ચની કરગ અસર થઈ ગઈ તમારે બતાવું ગયો જેવું ને એવા મીઠા શબ્દોમાં લેજું ને મારા પ્રચારમાં પામી ગયો કામવું હોય એનો પ્રચાર ધર્મનો કે કઈ પ્રચાર વગાડશે ભાઈ આ મોટા દિન દિન વગાડે જે જયારે બાજુ હો કમાય પણ ભૂતિયા કમાય ધર્મ મારે તે પાડવામાં તીરંગ ચાલી અનુસંધી રહ્યા છે અને વૃદ્ધો અહીંયા ધર્મ તો દઈ જાય અને કરી વખા એવા અહીં ભગત મારા છે દસમા વીસમાં ચોથો કાઢે કાં તો એ લોકો કાં છે ગૌમાં અમારું કામ થઈ ગયું ધર્મ આમ આવતો હશે ધર્મ તો જીવન જીવવાની કલા છે એનો કોઈ પ્રચાર હોતો હશે ભાઈ સાહેબ એમ અમારે આરંભમાં વિપરાક્ર વધારે હતા રાજકી મને ઘણી વખત કે સ્વામી પહેલા થોડુંક ખર્ચ થાય આપણે છાપામાં આમ દેવું આમ દેવું ને મારે દેવું નથી હોય ભાઈ હું બેગા થઈને ખબર શિબિર કરતા પહેલા કંઈક પાંચ બચ્ચા ને ભેલા ગયા પહેલા કહ્યું ને કે હું ભંડમાળો લેવા નથી ભેલા ફેર ઈ જા પણ આપણે આ શિબિર હવે નજીકમાં આવી ગઈ તેમ કહીએ તો થી લેવો પડ્યો હતો એક આમ કરવું ને એક આમ કરવું ને રોકી દેવું ને પોતાનું આપણું જ હોય વજનતા ભાઈ આ ઘરે કે ગયો પચાસ હજાર રૂપિયા થાય એ આપડે કરી લઈશું હું બેટો આમ ભાઈ બોલું છું એ બે ત્રણ કલાક માછા દૂરી કરી પછી લો ત્રણ કલાક હું તો ભોલું નહીં ને ત્યારે કઈ નથી કહેતા નિર્ણય કરી લઈએ પછી આપણે વાત બધું થઈ ગયું એમાં નહીં પણ સેવા યુક્ આજે તમારા પૈસો પૈસો સેવા સેવા હું સેવા ભાઈ જીવન ગંધારવાની તો વાત કરો આ તમારા સેવા સેવા કરી નઈ તો બીજે ચારે પછી પૈસા બતાશો ને કોઈ મારે કાંઈ કરવું નથી આ તો શીખી કરી રીતે તો છ હું પણ આમાં હોવી જોઈએ પણ આજે મારો છે તમે એટલે જંગલમાં જ્યાં જ્યાં ભાઈ કોઈની કાંઈ પૈસોતી નથીઓ કહે છે કંઈ ગોઠવવી રસોઈનું મેં કાંઈ ગોઠવું નથી શ્રીજી મહારાજ સૌને જમ આપે જો આમાં કોલ કહે છતાં કે આગ્રહ કે હોય એટલે અમે જાણીએ આગ્રહ પણ કાલે અમે કહ્યું નળખી ગાયો આ બધું આટલો દૂંધ કરે આ બધું ચાલીએ વાત કરે અમે જાણીએ કે આ બધું આટલું જ કરે એથી વધારે ન કરે એમાં ઘણા એવા વખાણો તમારે ધબકી જાય મારી પાસે એવું હોય હાઈ હોવાઈ હોય છે આ શિબિરની અંદર કોઈ ફાવો પીયો નથી કરવો નથી ઓફિસમાં લઈ આવતા હોય કે તમારી ખુશી દેવા અમે તો આ પર્વનો ગોળો ભાગ્યો એમાં હોય ત્યાં લગી પાણી પાયા કરવું પણ ખરેખર મુશ્કેલીના ટાઈમમાં પણ અમારો ગો ખાલી ગયો નથી જગત રોક ના ઓછી ઉધારા લઈને ચલાયું હશે ઉધારા લેતો નથી ભગવાન ગમે પ્રેરણા કરો નાખી જાય પણ એમને પાયા કર્યું પાંજવી ના પૈસો લેવો ને સહી ના દેવો નહી આ ઓફિસ ને કોઈ સંતને કોઈ ટાળી મૂકવું કે ટાળ દેવા જાય સંત નહીં રાય કોઈ આ ક્ષમમાં નહીં મળે સિલ જો તો એ રાખે નહીં તો લઈએ પણ તૂટી જાય કોઠારમાં પાછું અમારે ધોરિ સ્વામી દેવાય ક્યાંક માવા ભેડતા ધ્યાન કરતા હોય તો પહેલી આવીને બાંધ કરાય મૂકી જાય એ કોઠારમાં જાય એને ન ખવાય સારું દાન થયું હશે પેલો સાધું દાન ન ભાગ ઈશ્વરે આપે જો ભગવાનને પ્રતાપે ભંડભાળા ગીના ઉભરાળી ગીના જે આ શીધી થઈ ગયા સાથે મને પૂછવા હતો મને કે સ્વામી રસોઈ હું કેમ કરશ મેં તો નહીં કરવાની તેમ જો માણસ ચાલુ થઈ જાય તો આપણે રોટલી માં મૂકીએ નહીં એટલે થોડુંક રોટલી જેમ તમને સારું લાગે હું કરું જોશો બચી ગયો છેવટમાં બે ત્રણ દિવસ થયા કહો કેટલા નિયમો બધા લઈએ સુધી આવો એટલે અમારો દાખલો આમાં સુફળ થયો રાત્રિ અમદાવાદ વાળા ગુજરાત વાળા અમારે ત્યાં કરવું અમારે ત્યાં કરવું થાકી બાપા છો બહુ લાગ્યા તમે જેને જે નિયમો લીધા એ સ્થિતિની રાજી કરવા માટે તમે પાડજો અમે કઈ તમારે કામ નહી આવીને એ કઈ વારંવાર ભેડા થતા નથી મળીને ભગવાન પાસે જ આવું એ નિશાન ન છોડવું જઈ અને મારા જેવાને હાલ થી ચાલીસ પચાસ વર્ષ પહેલાથી પેટમાં મળે છો પણ તો ભૂલાઈ જવું આપણો તો સમજી લે આટલો વધ્યો એટલું મને કોઈ દરે દૂધ રહે આ દિવાલો ફેર કે સક્ષમ કહેવાતો હશે એમને તો કે આગ્રામાં કરોડ રૂપિયા નું ખબર સ્થાન કોણ મોટો કહેવો તો મોટો સક્ષમ નઈ પછી વાંચે પુરાત અને એનો વિચાર ન આવે આપણી મોજબ રૂપિએ નથી મકાને નથી જીવન કંડારવામાં આપણી મોજબ છે સહલામ બન્યા દિવ્ય સતન ઓ તો આપણે આપણા જીવનને કંઈક સંઘારવાનો પ્રયત્ન કરવો જોઈએ આ બે ત્રી દિવસ થયા તો બધાએ લીધા હવે રાખજો શ્રદ્ધા કોઈ વખતે ક્યાંક અથડામણ એટલે દેશ ક્યાંક અઘરગારી અને કદાચ પૂર્યા ગયું તો છોડી ન તેવું નિયમ પાછું મારી પાસે આવે તો પડી જવાનું પણ ડુંગળાથી પાછા બેઠા થઈ કાલે જેટલા બેઠો એવું ન કરજો ડુંગળાથી ખેડો અને પાછા બેઠા થઈ જજો મળવા તાને ભગવાન તમને પેળવા આવે સારું માણસ હમ દેશ ને ગેરવટરા ત્યારે આપણે રાજી થઈ જાય તો હમ આવ્યા એટલે ભગવાન તમારી ફેરવા હતું આથી બીજું શું એટલે લીધેલા નિયમો એને બરાબર રાખજો અને મારી ભાષામાં જરા પાછળ દેખાય હું જાણું પણ કાર્યક્રમ ની દ્રષ્ટાંત ભીમની ગદા લાગી એક લોહી ગદા લાગેલી ચારણ ના છો કરો મારા રોહિત નો આવી ભીમ ની ગદા લાગી લોહી નો ધંધા કરી ગયો એમ બોલો શું શું કયો કે આજે જોઈ જઈ શક્તિ માં અને વાત સુર સુર જે રહ્યો કોઈને ઉત્તેજ નહી મળે એવો શબ્દ ખડકવાથી એક જ વા તમારું જુસું વાળું બેઠો કહેજો પણ મીડિયાથી ગરતું એમાં જીવન ગંગારવાની તો વાતો જ નહીં પાછી દર્શને કલ્યાણ તીવમાં કેવડું મંદિર છે અને કેટલા માણસો રહેશે ને આવે સ્વામિનારાયણ ક્યાંય ગયા હતા તો ક્યાં નો રોકાલી ભૂતનાથ થયા ભૂત બુડી ગયા ત્યાંય નો રોકાણ ક્યાં કથાઓ જાય વાળી વિકલ્લી છે વાંચતા એને સ્વામિનારાયણ નાના માનસ હતા બીજું કઈ ને જીવ શું કહેવાય ઈશ્વર શું કહેવાય માયા શું કહેવાય બ્રહ્મ શું કહેવાય પરબ્રહ્મણ શું કહેવાય પણ એવા જ શીખેલો ઈ આ થયું મનોરંજન અને પૈસા પે અસર થાય અને આજે અમે જઈશા મનોરંજનમાં જ રાજી રાખનાર અમારા કાર્યમાં મનોરંજન તમને ન મળે કર્તવ્ય મારે મારા જે પ્રશ્ન કર્યો ઓનો વખત ત્યાં જાણવા દે પરવાળાથી જાણવા પ્રજાબંધો રાણી જ બેઠો આજ કાર્યમાં આવ્યો આવા પ્રશ્ન પૂછે તું ને હું ખબર પડે મહારાજ મારવા તૈયારી એની પાછળ એના કાર્યને ઉજવળ બનાવવું વધારે કરવું એ કંઈક વિચાર કરવો તેનો જ્યાં બધી અંતર શક્યુ એની તા પોતા ની હોય તો બીજાને આક્ષેપી વાય એટલે આ સારું સ્વામી નું સંપ્રદાય એ જીવન ઘડતર નો જાય જે જે નિયમો જીવન ઘડતર ના લીધા એ પહેરબાની કરીને બરાબર પાણી નો પછી તો ભગવાન તમારી ઉગરવાઈ સાબિત થશે અને અમે કંઈક દાખલો કરીએ આ બાંધ બોલાય તો મહેનત કરી સેવા કરી કહ્યું હોય તો બતાવજો ભગવાન દાખવાની આવાજ અથવા સંપ્રદાય બોલાય નહીં પાછા તમે મને તો આવો કહેવા હો ક્યારે ક્યારેક સ્વામી આ બધું સીધો મજે છોકરાને પૂરો થઈ રહ્યો એ મેના માટે સારું નુકસાન બનાવે એનો પાપ એમ કે બેટા પૂનંદ ના ધંધો મારે ન જમાય શકે અરે ભાઈ છોકરાને ખાઈ ધંધો નિષ્ઠાન પાપ થઈને જમારે જમા સ્વામી નો થાપેલો સંપ્રદાય મારા સંપ્રદાય તો મંદિરોમાં જ માને લેપ્રદાય મિલકત માં અક્ષર રામદેવ મારું મંદિર હજુ નિરપત થી એમાં આવીને બહુ ઉભો રહેમાં એમ થાય બને આ શિબિર નો હેતુ જીવનભરનો છે કોઈની નિશા ભરવાનો વ્યક્તિની કોઈનું નામ લેવાનો એ કઈ છે જ નહીં ના સિદ્ધાંતો હતા હોય એ કહેવામાં પડે ધીરે ધીરે સત્સંગ સમુદાય સમજે છે એટલે મને મુશ્કેલી ઓછી પણ આ સ્વામી લાઈન નો દાખલો એ ભાંગી તૂટી પડે અને દિવાલો હૃદય કરો તમે રહેનારો કોણ મારી પણ એમ તો કામ કરવું જોઈએ મને કહે સ્વામી આમ કરું આમ કરું કાલે આમથી તો આવો અહી આવો આ કામ કરવું છે તે આટલા બધા માં ઘણા દિવસિવાળા છોડી શકો નિ અને ભગવાન હોય ખાડીએ ન છોડે રોગલાય મળશે નહીં એમને કરી નિવૃત્તિ વાળા એને આ વિચાર કર્યો જેને છોકરા કામ કરનારા જરૂર ભગવાન સ્વામિનારાયણ ને રાજી કરવા હોય તો એનો દાખલો આજે પકાવવા માંડ્યો હવે તો ચૂંટણી ભરવા માં કોઈ જોતા જ નથી અને અમે જૂડણી કરાવી તમારી પાસે હોય એટલે અમે ત્યારા સ્વામીનારાયણ ના સિદ્ધાંતિ નથી હોય દેશું મેં આ પહેલા પણ નક્કી કહ્યું મારી બાપો સાથે નીચે જાતિ આટલી છે પણ તમને આ જરા મારો વાલીઓ તમલો કે નહીં કરવો આ બરાબર ના ના આને દેવું નાને લેવું નહીં થાય કે તમે એક કરો તો શું અહીં તો ખરીદ અમે નસન કરશો અને જો એકને આપશો તો રાખવું પડશે આ બોલો છોક અહી બોલો છોક ના દીમા નક્કી કરું ફેર ત્યાં તો એક અવાજ એ બધાય એક સારું કામ મોટો બધાય પથરાવી દઉં કાલે પથરાવી દીધો બધું સાધુ ખાલી થઈ ગયા નિશ્વાસ થઈ ગયા એને તારું રાખવું જ ન પડે તો આટલા મોટા આ રોળી આ સ્વામી ને આ આ સ્વામી તો આને હાચવા ને ની ની ની હાંટવા જેવી વાત થાય તમારે છે આ મને કને જમાડવા હોય તો સાદુ જમશે સાધુ રસોઈ ને જમ્યા ગયો જો આ ત્યાં કરું ત્યાં કોળીઆરી વખત ક્યાંય સાદુ ને જમાડી આવ્યું સાધુ જમવા આવ્યા ભગવાન ને રાખવા આવ્યા છો ત્યારે તમે દેવાઈ ગયા છો જમાડવા જમાડવા જમાડવા ભલે જમાડો પણ પછી અમને કંડારો તો પથ્થરને શોભા પથ્થરમાં નહી હોય તો એની કિંમત વધે પણ આ તો માણ ખાવ ખાવ ખાવ સ્વામીનારાયણ નો સિદ્ધાંત શોધ કોઈ નવરું નથી આ હજાર માણસ હોય ગરીબ ના છો કરાય છે એનું બીજું આનું બીજું એ કોઈ ન હોય એટલે સૌ આજ ભાવ ભજીયા કરવા છે સાઠિયા કયું કાંઈ ન થાય સંકલ્પ જ ન થાય આ તમને પ્રસાદી સાધુ સાધુ નો કર્યો મારે જગતને પંદર નું છે એમાં ભોગ ભોગવું વર્ષે છે એ કેવી રીતે હલે ભાઈ મલિકો આ મઠાણી કરવા અથવા તમારી પાસેથી કઈ લેવા છે તો નથી સેવા કરવી મેં કહ્યું હોય છે કે નહીં કઈ કરવું હોય તો કરીએ મોટું ના આપ્યો અમારું ભગવાન ચલાવે છે છે એટલે ચલાવે છે એટલે તમને ઈ સહમણ છે સ્વામિનારાયણ અક્ષરધામ માંથી આયેલા ઈ આપણા તૈયાર આપણું કલ્યાણ કેમ ભાઈ તમે અમારું કલ્યાણ થયું કલ્યાણ ની રીતે મળી તમે અમને જવા તમારું કલ્યાણ ને અમારું કલ્યાણ આ દિના શું કે તમારે જવું ને અમારે જવું જો આવું જાય કે જગત માં એ આપણા ઘર ને બેઠે છે જીવન બનનાર લીધા હોય મહેરબાની મજબૂત મહાપૂજા કરો એ મોટા મંદિર માં જાઓ શ્રીજી મહારાજે કથા માનવી છે તમે ખુશિત કરાવો તો દર્શન આપણે ફરીને તો પૈસા લેવો નહીં બધા તમે ભૂલી પહોંચી ચડાવો ભગવાન ની પોતાના જીવન ને બનાવવા માટે કઈ સફળતા બતાવીને એટલે અમે રાજ્ય હવે બધા ઘર છોડીને અહી આવ્યા સુધાર ભગવાન તમને બળ આપે કે એ નિયમો તમે બરાબર ફાળો તો આપણે લીધા કહેવાય નિયમો નું શા લીધા ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ હૃદયમાં રહીને ખુબ રાજી થાય માફી આપે છેવટે મારા પોતે ચીરવા આવે આપણને હામા આવે અને પોતાનું સુખ આપે તમે બધા ગણિયારો ના જરા ન પડો સમીમાર